દમય થયા વગર કેમ કેમ કેવી રીતે ચલાવવાય કે વ્યવહાર માં તન્મકાળ થયા વગર કેવી રીતે સારી રીતે ચલાવવાય તન્મ આકાર જ થવું ચા પાડી તમારે તમારા રૂપ માં રહેવું ફરબુદાસ રૂપ માં રે તન્મા આ ભગવાન ની કે તન્મકાર તો અક્રમ વિજ્ઞાન તમે તમારું કામ કરો સાથે આ કર્યું એટલે આ નવો માર્ગ હતો દાદા અમુક એક પણ માર્ગ ખોડી શકશે નહીં દાદા અમુક વખતે કર્મો આ જગત જે છે એના વ્યવહાર જે છે मिश्र चेतन एटेक मरिया नजीक बाजू बाजू मैं સુખી રીતે સમજી ના શ્યા ચેતન નું છે ક્યાંથી આવે છે સુગલ નું સુખ પોતે ભોગવે છે મસ્ત થાય મેળ ગાડી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 બધા રિલેટિવ આનંદ કલ્પી નાખીએ તારા દુઃખે દાદા તમે શું કરો પંખા અંદર ચાલ્યા કરે છે એ આટલો આનંદ ભાઈ અંદર કઈ સૂખ નો પાન આ કુર્તી બેઠા શોખ લાગે ઉઠી રીતે આ નુર્સી આપી આ પુરતી ની કુર્સી આપી તે રીતે સમજાવો અનંત શક્તિ વાળો છું અનંતર્શન વાળો છું અનંત જ્ઞાન વાળો છું તો એ અનંત સુખ નું ધામ અનંત સુખ ધામ છો તમે આનંદુખ નું બોલો સુખી થઇ જાવ બરાબર આનંદ સુખ નું ધામ બોલો સુખી થઈ જાવ રત્નચિંતા માણી છે કેવો છે રત્નચિંતા જેવો ચિંતે એવું જેવો ચિંત એવો નહીં કોઈ કે બોલવું હોય વ્યવહારનું ખોટું રાહ દેખાયેલા બધું તો આપડે ખ્યાલ રાખીને બોલવું પડે કે ભાષા બોલે આ મારું રાજ છે ખરેખર આપણું રાજ નથી તેઓ ચિંત એવો જોઈ રહ્યો અનંત જ્ઞાન વાળો એટલે બધું જ્ઞાન પ્રકાશ મળે અનંત સુધી ધર્મ બધું પોતે ધર્મ તારા મળે તો એ જ્ઞાન કહેવાય તારો ના મળે તો બઉ તારા દરેક વાત તારો મળવો અને ક્રમિક માર્ગ પેલો અત્યાર આજે કોઈ પણ સારું નહિ લંડન માં બે મુસ્લિમો આવેલા શું નામ હતું એકનું નામ પછી બીજું મેરો દ આપી દ કઈ મળી નથી ચાવી ના મળી આપ્યા પછી પારસો હોય એ લોકોને હોનું કરે છે પાર્ક માં તમે તો લોકોને પણ પાર્ક મળી કરે તમે નવજાહસન કામ થઈ ગયું છે. હાલીન ગયો. સદા એ લોકો આગા હિન્દુઓ જ હતા ને. પોજા પોજા એ લોકો પોજા એ લોકો હિન્દુઓ હતા ને. પોજા હા. નથી ભેટો લેનામાં ભેટો ભેરી લ્યો તો કે આ છે. પિછા છે. કાયા ભૂતો વર્ગે વર્ગણ વર્ગણ એટલે ભૂતો નથી વર્ગન છે ભૂત વર્ગ હા દાદાજી એટલે એનો અધ્યાસ એની એકતા થાય મનમાં એકતા થાય વચન માં એકતા થાય કાયમ એકતા થાય અભ્યાસ એટલે આકાર અભ્યાસ એટલે તંગના આકાર થવાથી જે અભ્યાસ થાય છે એ થાય છે પછી બુદ્ધિ એનાથી ટીચર કરેલા હું તુજો રે બધું કામ થો ને બધા જમે ત્યાં છો ને જમવા તો જ બિતા છીકરા ખરાબ બરાબર ભાવતી થાળી આપડે જે ભાવતી આવી આપી દેજો પછી અમે ભક્તોનું મેં કહ્યું રાત્રે ભક્તોનું પછી જવાબ આપી પણ તમે કોઈ આપી ભાવતી થાળી ના ના બીજા લઈ લે સાહેબ તમારે કરવાનું અમે તો વા રહેશે આનંદ પામ અને પરિગ્રહ છોડે તો પગડતી પગડશે સ્ટેપ બાય સ્ટેપ છોડવાની તો અહીંયા અમેરિકા કોણ હું એવું પરિગ્રહ છોડ તો પાધા સાહેબ પાછા માનભેર શંકા પણ ગયા વાત થઈ શંકા કાઢતા લાગે જે અમારે થાય છે માણસ ને જો આપે નઈ પૈસા કરશે ને એની પાસે એનો ધન નહિ પામતું કારણ મન જયારે આપડે કોઈ ક્યાંય પૈસા આપડે શું લેવા દે આપડે કઈ આપ્યું નથી લીધું નથી જેટલો અહિયાં આપે છે મારે જરૂર નથી જેટલું અહીંયા આપે એટલું જ પરિણામ પામે ટોલ પૂરું મેં જ ગોયું ચાલુ રોજ તો એટલે મેરે કોરવું સમજાય ને કે આપડે આપી દીધું ના હોય દાદા દેશ માં ગયા હતા કે આપડે શું લેવા દે આપડે કઈ રીતે પૈસા આપી દીધા છેત હોય તો ચોટે પૈસા આપ્યા હોય એટલે ચોટે તો જે મે આપે ના હોય તો અમારે કઈ અમાર ઘેર ના ખી ઓફ્રીયારે થયું હોય તો રોગ થાય છે મને આ શોધખોળ ને કાઢી પૈસા લેવા ફાયદા શું આ દોરી પાસે પછી જે આપ્યા ને લીધા એ હારે એનું મન બંધ જાય છે અને પછી પરિણામ પામે બે હજાર ડોડે લખાયા અમને બે હજાર ના પાડી તમે ના લખાશો એના સૌથી પેલા આવી ગયા મોકલી દીધા એના ફાધરે મને ત્રેસ હજાર આપ્યા હતા એને ખાતે પચીસ હજાર રૂપિયા કરીશું અમારે અહીંથી બે બે હજાર હું એ રિસ્યુ કરું એ તો હું આપી દીધું કે છે પચીસ હજાર પૂરા કરવાનું બરોબર કે આપણે તેર કોણ લખાયા બરાબર આંકડો એ આંકડો આંકડો પૈસા આપ્યા પુસ્તક માં પૈસા આપતા હતા આજ ગુરુ આવતા બંધ થઈ ગયા દાદા ભગવાન આવેલા મારું કોમ નહી કે બરાબર એક વાત છે ને ગામમાં સેટ રહેતા હોય ગામના સેટ નગર એમનું નામ ચંદુલાલ ભાઈ નગર દરેક માણસ ની કાળજી લે દરેક નગરસેઠ લોકો કેમ માન્ય કરે કે એમને કઈ હેલ્પ કરતા હોય ચાર ને ઝઘડો કરતા હોય બે ને પતા એ આમ કરે કોઈને શાંતિમાં છોકરી પણ હેલ્પિંગ કરેસારી પણ ઘેર રાતે સાડા આઠ વાગે આમ ડબલ ગ્રેજ્યુએટ એટલે થોડુંક એક પેપ લેવાની સેવ કરેલી ને દરરોજ એટલે પછી વાંધો કોઈ આવે નહીં પણ આવે નહીટણ બોલ્યા કે હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છું એવું બોલ્યા એટલે બીજા આજુબાજુ કહેવાય બહાર થી બહાર ગામમાંથી બે ચાર જણા આવ્યા એ બધા એવાયા સાંભળ્યું કે ના લાગે પછી સમજી જાય કે પછી અત્યારે છે આ શેત અમલ છે કોઈ નો ચેત ના બોલે ચેત બોલે પછી કોઈ અમલ છે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 પરમાત્મા કરોડો ના ઉતરે કારણ કે વૈજ્ઞાનિક આ અમલ છે શું છે એટલે મુક્ત પુરુષથી આ અમલ ઉતર્યો મુક્ત એટલે જયારે કોઈ પણ જાતનું બંધન નથી જેના વર્લ્ડમાં કોઈ ઉપરી નથી હોય જેનામાં સ્ટેન્ડ પણ બુદ્ધિ ના હોય એની પણ આટલા લક્ષણ હોવા જોઈએ બુદ્ધિ ન હોવી જોઈએ કોઈ ઉપરી ના હોય જોઈએ ઉપર હા જે રીતે ભગવાન ના દોડ ઉપર છે તેને ના દોડી તું મારું શું દોરવા ભગવાન ઉપર છે તેને મારું ધોળી તો તું તો મારું શું સત્તાધી મુક્ત પુરુષ ઇન્ડિપેન્ડન્ટ ભગવાને જેને રસ થઈ ગયેલા વાર સુ કે ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન આ વિધાઉટ માય ગોડ તમારું એવું કેવું છે ભૌતિક ની લાલચો છે જો ભૌતિક સુખો ની ભૌતિક એટલે કલ્પિત સુખો પાસે સુખો એમાં દારૂ ચડ્યો હોય ને સુખ જ ક્યાં છે સુખ પોતાના પોતાના સ્વરૂપ માં પોતાની જાતમાં સુખ છે આ સુખે આપડે આરોપિત કર્યું છે પોતાની જાતમાં સુખ છે તેમાંથી આરોપિત કરી નાખ્યું તારે સુખ લાગ્યું અંતરાત્મા થાય અંતરાત્મા થઈ પરમાત્મા થાય દશા ઉત્પન્ન થઈ જીવાત્મા દશામાં જે ગુના કર્યા છે એ પરિણામ આવ્યો છે પરિણામ ભોગવતા સુધી અંતરાત્મા જીવાત્મા દશામાં જે ક્લેમ થયેલા હોય કોટોટો કરે આમાં કઈ માવી નું કઈ લાયસન્સ નથી કે ઋષિ નું લાયસન્સ નથી કે પ્રશ્ન લાયસન્સ નથી બધા દરેક માય ગોર જેનું માર જાય મળી ના મળમાત્મા છે પરમાત્મા દેહ છોડ્યા પછી દેહ ની લાગે દેહ માં પણ પરમાત્મા તો છે જ પરમાત્મા બધા માણસો છે આ દરેક છે જુદા જુદા છે પરમાત્મા કેવું છે ને આ લોકો ને મૂળ સમજણ કાતી છે ને વસ્તુ સ્થિતિ વૈજ્ઞાનિક સમજણ કેવું જોઈએ વૈજ્ઞાનિક લોકો તો એમ આ કોઈ ભગવાન ઉપર નામનો છે આકાશમાં રહેશે શું તમે કોણ ગમે છો બધા ભગવાન છે આ વિધાવી ક્વાટી થઈ થઈ ભગવાન કોઈ સિંગલ વસ્તુ નથી જો વિજ્ઞાન સાચું જાણવું હોય તો નહી તો પેલું મને આવડે જગતમાં તમારી પાસે જે છે ભગવાન ઉપર હેતુ જ નથી એપ્લિકેશન બધી કઈ નકામ તમે સારું એડ્રેસ આપોડ ઇઝલી ક્રિએટર છે તેનેંદર શુદ્ધ ભાવ એસાતનો તો દેઈ શકાય છે જરૂર જો સકું છું એ દીર્ઘતક્ષી દેખાયા છે આગળ નેક્સ્ટમાં ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટオール ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેડ એવિડન્સ જ્ઞાન ત્રિબુતિલ વગેરે છે હું જોઈન કહું છું અને હું થયેલીની શરૂઆત નહી થઈલી નાસ્તા ઉભું થાય છે નાસ્તા થાય છે નાસ્તા નાસ્તા કોઈ પણ વસ્તુ અનાદિ અનાજ માં ક્રિયેટર ની જરૂર પડે ખરી અનાદિ અનાજ માં ક્રિયેટી જરૂર પડે ખરી અનાદિ અનંદ એમાં ક્રિએટર તો આ તો કોને માટે છે ક્રિએટર જે અવિચારી લોકો છે એના માટે ક્રિએટર છે જે તત્વ તત્વ વિચારવાળા છે આલો વિચારવા વાળા છે એના માટે ક્રિએટર હોય તો પછી વિરોધાભાસ ઉભો થાય એ ક્રિએટર હોય તો મોક્ષ હોય જ નહી ક્રિએટરનો મોક્ષ વિરોધાભાસ જાતે જોઈ ને બોલું છું બધું પુસ્તક નો એક શબ્દ નથી આ દેશમાં કયું ગામ કડો જ અમારી બાજુમાં માંડવીની સામે પાસે માંડવી થી આ બાજુ જરા માંડવી ને સામે કિનારે તરસાડા છે પણ તરસાડા થી જરા નીચે કોંગ્રેસ પર આવી રહી કડોદ વિગર તો આવેલો હું બરાબર કોંગ્રેસ બરાબર ખડો છે રાત હમદવા જઈએ શું નામ આપનું ધનસુખભાઈ ધનસુખભાઈ ધનસુખભાઈ રાત હમદવા જઈએ બીજું કશું રેહ કરવાનું નથી કશું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 ઘર માંથી મોઘા ભાવના જમીન માં ત્યાગ કરી દીધા સમજવાનું છે તમારો કોઈ ઉપરી નથી ધનસુખ ભાઈ કોઈ ઉપરી છે નહી તમારો ખરેખર ઉપરી કોણ છે એ દેખાવ એટલે ઘરમાં પણ ઉપરીથી ભલે બાબો હોય ભગવાને કોઈ કાર્ય કર્યું હોય તો મને પુરાવો દેખાડો કે ભગવાન મગર રામ કરી ગયા તેમ કરી ગયા ભગવાન પણ ચાર વર્ષ કરી પૂરી ગયો ચાર જમીર પણ હશે એ લોકો ગયા ભગવાન ભગવાન માંગવા કન્ડિશનલી બધો ધંધો મળ્યો આખરી આવે જે દેશ વિજ્ઞાની વિજ્ઞાન ઉડી જ ગયું ગમે છે વાતો કઈ ગમે છેદન નવી વાત છે કે સંસારમાં રહી સંસારમાં સારી રીતે રહી ઘણી છોડીઓ ભણે છોકરા પગ વેપાર કરી અને મોક્ષે જોવું બે બાજુ બંને સાથે ચાલુ આ પોતાના અને ખરો માર્ગ તો એજ છે ફરી આ તો હું શું ક્યાં છું એનો માણસ છે લાખો માણસ ઓફ કોસ્ટ હો તમારું પ્લાન બંધન નહીં બંધન નહી ત્યાં છે આ તો બધા રૂપકો વિચાર થઈ ગયા લોકો શું કરે સાંજે ચાલો મારી નાખ્યા મનને તો સમજ્યું જ નથી આખું દુનિયા મનને તો મનનું પ્રસ્કરણ થયેલું નથી અત્યારે બધું લોકો પૂછી મન એ આપેલું છે ભગવાન બધું મીટર નું કારખાનું છે તો આ મીટર નું કારખાનું એવું આને મન નું કારખાનું આપે છે ઓફિસ કહેવાય એની આવ્યા હતા પ્રથકર કરી નાખ્યું મન નું આ જગત નો નિયમ છે ફાધર મગજ વખત કોઈ ચીજ નો જન્મ ના થાય કોણ ફાધર છે મન નું આપો છો જે લેંગ્વેજ મધર છે તે જગ્યાએ અને ઓપિનિયન ફાધર છે ઓપિનિયન આપવાનું બંધ કરો તો મન બંધ થઈ જાય ખરી મન ઉભું ના થાય એ કઈ ખાઈ થઈ છે બધિ તો કરું લાઈટ છે લાઈફ જયારે જઈ રહ્યો હોય ઊંઘે રસ્તે જઈ રહ્યો એટલે પડી ત્યારે લોકો નુકસાન કરતું હોય લોકો નુકસાન કરે એટલે જાણવું લોકો ગોડા મારે દુઃખ દે જાણવું કે હવે અધોગી થવાની સાઈ થઈ જે જેટ થી એજ પ્રમાણે અહંકાર એવું છે હવે આ અહંકાર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 काम जे जीव, काम जे वस्तु छे ema chetan nathi pan chetan ne lidhe kaam thai che em ke che ke kaam je vastu che ema chetan nathi pan chetan ne lidhe kaam thai che chetan ni hajri chhe kya sammat chetan nathi ke che kaam je che kaam kaam nathi pan chetan che la chuo la chuo to la kama chetan nathi am ચેતન માં લખવાનો ગુણ નથી ચેતન લીધે લખી શકાય એવું બોલીએ ચેતન ના ગુણધર્મ જાણવા સોના ના ગુણધર્મ આપડે જાણીએ સોનું અને તાંબુ જુદું પાડી શકે જુદું આ બધું કાર્ય કરો ચેતન વપરાય છે વપરાય છે ચેતન ના હોય તો કાર્ય કેવી રીતે થાય એટલે જયારે કાર્ય કરવાનું બંધ થઇ જાય છે ત્યારે ભટકે છે બધા નીચે તો આપણી કે નહી વળે કે શું નાની પણ સમજ ને વાત ને એટલે તમારી પાસે જે જ્ઞાન છે જાણવા માટે જ આવે છે એટલે તમારી પાસે જે જ્ઞાન છે આ આખું જગત કામ કરી રહ્યું છે તમને સમજાવવું પડે કામ કેવી થાય છે આ તો આત્મા નહી હાધી અમા શરીરમાં હાજર આત્મા છે આત્મા હોય ચેતન હોય તો શરીર શરીર બન ના પણ આત્મા કોઈ કશું કરતું નથી આત્મા જેમાં સૂર્યનારાયણ ની હાજરી થી આ લોકો અનેક જાતના કામ કરે એનાથી ઊંજા ઉતર જો શરીરમાં શરીરમાં જો ચેતન ના હોય આત્મા ના હોય તો કઈ રીતે હું લખી શકું આત્મા નથી એમમાં આત્મા ચાલ્યો શરીર છોડી છે તો પછી કેવી રીતે કાર્યો થાય એમ કે કે શરીર છોડીને આત્મા જતો રે આ બનાવેલી મશીનરી હું લખે બધી બધી મશીનરીઓ જે છે આત્માની હાજરી વગર કરે શું કરેર સાથે કહું છું શું છે એક્ઝેક્ટ બતાવવા માંગુ છું એક્ઝેક્ટ છે તેનાથી શું ઉત્પન્ન થાય છે એની હાજરી થી પાવર ચેતન ઉત્પન્ન થાય પાવર ચેતન પાવર ચેતન એટલે તમે પેલી બેટરીઓમાં સેલ નાખેલા જોયેલા સેલ માં પાવર ભરાવો તેલમાં પાવર ભરાવો એટલે આમાં મન વચન અને કાયા ની આ ત્રણ બેટરીઓ થઈ ગઈ આ ત્રણ બેટરીઓમાં પાવર ભરાઈ ગયો એ પાવર ભરેલો છે તે વપરાત કરે છે પાવર એક્સ કરે છે આ દુનિયાદારીનો કામે થાય છે અને દુનિયાદારીનું કામ કરવા જતા તાઇડ બેટરીઓ ફરી ઉભી થાય છે ખબર પડે અને ત્યારે પાવર ખરાબ થઈ જાય આ નવીન ભી થઈ લીધી સમજાયું આવું વિજ્ઞાન શાસ્ત્ર નું શું કાસ્ત્ર ચાર વેદ બોલી ઉભા રહ્યા હા શાસ્ત્ર વેદ પૂછ્યું કે ચાર વેદમાં ચાર હાથમાં દેખાય ત્યાં થઈ ગયા કર્યું પણ છતાં હાથમાં જડ્યો થઈ ગયા છે આયા આત્મા ના જડ્યો અમે કહી દઈએ છીએ કે દિસ ઇઝ નોટ ડેટ હેરી શબ્દમાં તો ખ્વાશ નહીં